આ સપનું છે આના ઘર તો આગળ સાચું છે તો આ જગતે માન્યું છે એટલે આપણે એક્સેપ્ટ કરવું પડે કે આ સાચું છે બાકી આગળ તો સપનું આ સપનું જ છે હજુ આગળ જાગવું પડશે આપડે કોણ છે તે તું કોણ છું જાણે છે ને છોડી હાથમાં આપે ને પછી લાયા તો કેવા બાંધો પાસરે બંધાય કેવું પસરે ઉપાસ પછી આપણે ગાયો બાંધવી પડે ને બાંધવી તો પડે પડે પણ મને કઈ ખ્યાલ નથી હવે શું કરવું કે છેલ્લા મારે લાયા ચોડાય તો લાયા આપડે હવે શું કરવું સાગ ભાઈ કે દોર આપી દો કોઈ બ્રાહ્મણ શું કરે બ્રાહ્મણ ને દાન માં આપી દો વિચાર તો સારો કર્યો બ્રાહ્મણ ને સારી જગ્યા બ્રાહ્મણ ને દાન માં આપ્યું બે ગાયો બરાબર બે બ્રાહ્મણો ને હા કસાઈ તો પાંચસે પાંચ રૂપિયા હજાર રૂપિયા લઈ બેઠો છે ને હા હા એને એને જઈપિયા લક્ષ્મીચંદ્ર વેચી છે લક્ષ્મી શંકર ને વેચી છે એક ચંદ્રશંકર ને વેચી છે કઈ લાયો કઈ લાવીને કસે રાતે આગલી રાતે ગયું મારા ગાય ને શું કરશો તમે બે કરી દેવું નથી દેવું મારે છે ન હો દોઢસો રૂપિયા ગાય આપી તો બસો રૂપિયા આલુ કે બસો બસો રૂપિયા પાછી લાવ્યો ચાર છે માં પાછી લાવ્યો હજાર જૈનો પાછ ની થતા હમ તો આપડે શું નફો કાઢ્યો ગાય બચી નહી ગાય બચી નહી અને એ તો બહુ કમાયો એને એન્કરેજમેન્ટ મળ્યું એનકરેજમેન્ટ મળ્યું સોદા આવ તારે બચાવું તારે મા બાપા બે ને બચાવે છે આ ગાયો ક્યાં બચાવે તમને સમજો દેખાડવું પ્રજા શું થશે શું થશે કપાઈ ગયો છે બધો અમારી ભૂલ ક્યાંક હો ટકા ભૂલ છે ક્યાંક ભગવાન એવું આ બચાવવાની વાત જ નહી કરવાની ક્યાંક ના બચાવવાના ભાવ કરવાના શું કે છે બચાવવાના ભાવ કરવાના હા આવી છોડાય લેવા ને ભાવ ક્યાં છે કેમ કરી સમજાય નહી કરતા પણ નહી લાવવાનું બરાબર સમજાવ્યું નહી આપવાનો ભાવ કરવાનો તમારે તમે કોઈ પણ વસ્તુ ખરાબ કરતા તબ ને કરો છો એટલે તમે પછી શું કરો જે કરો છો તેના ઉપરા કરો એટલે એ વસ્તુ તે દુર્ગુણ અને તે વધ્યો પાછો પોતે બચાવ કર્યો ના વધે ના વધે વધે જ ના વધે તમારે તો શું હોય કે ભાવ કરવાનો હોય કે આ મને ના પછી ઉમાન ગમે તે કરતો હોય શું ના હોય સ્વરૂપ છે માટે જૂનું જૂનું ચાર્જ બગડી ગયું હોય તો નવું ચાર સુધારો કે मनो एवं मन जन्मता इम दर हो गृह कोई नक्षण करव भेगाहु ईर्षा इंस्टिंग बदली इंस्टिंग काम रहती है मानस इंस्टिंग दाखा तरीके ग्रेगारियस इंस्टिंग समूह पीछे कोई न कोई लड़त होानवर ने कोई मरत हो तरत एकड़े जाए विचार आया वगर एने इंस्टिंग कहम्म तरतजन कह सारू ना। थे थे एक भी ना कोई एम कहना बगमग करो तो एकदम कर। मन जाए पी कर। विचार जता बीज जगह वीडियो विचार करता करता जाता है और एकदम छठे एक, एक खाड़ो आयो एकदम तो एकदम ये एक थाई छे ना एकदम कूद को बाहर गया हां विचार गया हां सिंपल दिस विचार गया ना कूद को बाहर कितनी शक्ति हो चंद्र हां ऐसी शक्ति एना जो कहते है एना इंपल्स कहते है हां एना इंपल्स इंपल्सिव कहते है और एड्रेनल ग्रंथि एना लेते काम करती है हां बरोबर ये बदी बहुत शक्ति है आई तो हां जो શક્યુ ના થયા બધા કેવાય છે ધક્કા આપડે તલાબમાં કોફરી નાખીએ એ કોડો પડ્યો એટલો જ નહીં પણ આગળ પેલો ગોળ પંડ થયા ગોળ કુંડા તમે જયારે બિલકુલ કોઈ બંધ કરશો ત્યારે તમારું કુંડાળું અથડા છે ને પાછલા અથડામણ છે ત્યાં સુધી તમે નહીં નાખો તો એ પછી પાતળી અથડામણ દેખાય છે પેલા નો કુંટાણો કહેલો હોય તો શું શું પણ જયારે જયારે તમે કરી દેસો એટલે બંધ થઈ જશે જ્ઞાન બંધ કરે છે અજ્ઞાન સ્પંદન કરે છે અને જ્ઞાન સ્પંદન બંધ કરે છે એક શિશિ છે એમાં દોરો પાડ્યો છે દોરો પાડ્યો છે શિશિ માં પણ લખેલું છે આજુબાજુ ચીજ હોય ગરીકો એના આધારે છોકરા પેલું ખુબ ભાખું ભરી જાય મારી જાય છોકરા શું કેવું પડે અઢીસ નહીં એટલે આપડે પૂરેપૂરું સમજણ પાડવી પડે કેવું પાડવી પૂરેપૂરી પાડવી પડે પોઈઝન છે ત્યાં પોઈઝન એટલે શું એ પૂછે નહિ છોકરા પણ આપણે પોઈઝન શું એને પાછું સમજાવવું પડે તારે આપણે એમને સમજ પાડી પડે પેલા કાકા પેડ મરી ગયા હતા પણ તારે એ આ ખાવાથી મરી જવાયું કઈક મરી જવું એટલે શું થાય આપણે કાકા દાખલો દેખાડીએ છોકરો વાતને કઈક પહોંચે પછી અડે નહીં એવું રીતે આ જ્ઞાન પહોંચે પછી અડે નહીં એને બરાબર જ્ઞાન પહોંચે નહી ત્યાં સુધી બંધ કરવાનું બંધ કરવું શું છોકરો પછી અટકી જાય ને જ્ઞાન જ કામ કરી તમે રાતે જાગો તો હું શુદ્ધાત્પથ હોમો આવે આપડે યાદ કરવું પડે આ પહેલી વખત દાદા જ્ઞાન ક્રિયાકારી છે આ દાખલા થી સમજણ પડી જ નહીં ગુજરાતી પેલો છોકરો વિચાર કરે ઘેર એટલે શું હશે એની સમજણ માં આપવું ઝેર એટલે શું તો પછી અચકી જાય એક જ્ઞાન ક્રિયાકારી છે એની સંબંધમાં બેઠું એક જ્ઞાન ક્રિયાકારી અને તમે જે જ ગો તો એ ક્રિયાકારી જ્ઞાન નથી તમે સમજાયું બરાબર સમજાયું દાદા આજે બરાબર સમજાયું